પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના ચોરાશી લો અઢારમું વચના ચાલુ સ્વરૂપ નિષ્ઠા વિશે વાત એક બાજુ આખી શાસ્ત્રો ગોપાનંદ સ્વામી ગુણાચંદ સ્વામી નિર્ગુણ સ્વામી જુના જૂના તમામ સંતો નો એક ધ્યેય આમ હોય એવું લાગે એટલે એ દ્વિધા પણ સમાજમાં બોલી શકાતું નથી એટલે ત્યાંથી અટકી રહેવાયું સમજીએ એટલે ક્યાં કા ભીખ લાગે અને એમાં જો આજે માસિક સ્વામિનારાયણ માસી સ્વામિનારાયણ સત્સંગ વળતા એમાં આવ્યું નારાયણ નારાયણ પણ ખરીદ માં ડાંગર જ મળે તૈયાર ચોખા મળતા નથી ડાંગર તો સમજી જવું જોઈએ આવડવી જોઈએ કાઢતા શીખવા તો જોઈએ ને પણ એમને ડાંગરભાઈ બધા ઋષિ મહર્ષિઓ ના દેખો ને બીજો નું કામ પૂર્વે ઋષિ મહર્ષિ થયા એના કેટલા વાદો છે વાસ્તવ કરતા કરે પણ એનું અંગ એવું હતું કોઈ અંગમાં ખેચાય ન જાય એ મધ્યસ્થ રહેતા મધ્યસ્થ રહેતા એવું ને એવું એમ પુરાણી સ્વામી નું હતું એ મધ્યસ્થ માં રહેલા હતા પણ તો એ મધ્યસ્થ માં વાત કરતા આવડતી અને નાનંદા સ્વામી કોઈ જે એક ભાગ તરફ જાય જ નથી અને જાજી વાત એ મુકુદ ભાવ ની અને બ્રહ્મ વિલા જીવન જેવું આવશે નક્કી કરે દ્રષ્ટિ તો પડતી નથી દેખો સાય ઓ અહીંયા બેઠો છે અહીંથી ભાગલા પાડવા એમને જીવન જીવવાનું શીખો ને અને એની આગળ એટલો અધ્યાહાર મૂકી રાખો ગમતું નથી આપણો ગામડા ના એમ હોય ખાંડી અનાજ દઈ દઈ આપણું કર્યા આ પૈસા વાળા હોય એ લાખ રૂપિયા દેવા છે જીવન બચ્યું નહી પછી તમે દાન કરો એટલે કલ્યાણ લખ્યું છે ને એડમિશન ને ડોનેશન અજલમાં એ આવ્યું છે અને સાધુઓ પણ અત્યારના જમાના એવું દોખાવે તમારે એડમિશન થઈ જ ગયો કલ્યાણ થઈ ગયું સાધુ સંતો ત્યાં એ જ વાત કરેવા કરો સેવા કરો તમારું કલ્યાણ અરે મારા જીવન જીવવામાં કલ્યાણ કે સેવામાં શક્તિ હોય તો સેવા કરે એ પણ જીવન બદલાવું નઈ એમ કરતા હોય એ કર્યા કરવું વખત ગામ માં જે જાય ને તો હાંગ થાય સમજ્યા એટલે ઠીક થાય ના ભણેલા માણસો કઈ જવાબ તો દેવો પડે ને મહારાજ હે મહારાજ તમારી વાત હાવી છે જુદી વાત કરવાના અને મેં તો આ સામે બાળ થી આ રમીનું રહ્યું હું નાનો હતો પણ મને આ વિષય તરફ લક્ષ્ય હતો પછી તો પછી તો નાનદા સ્વામી આઝાદી અને ગામડા ના લોકો ને બિચારા ના દિશા નથી એટલે આ લુબડું જેમ કે એમાં હવે બીજું નહું કરવું એને બીજું ખબર જ નથી કઈ કારણ કે ઉડાણ માં કોણ આને જો હું એ મહેનત કરી ને બોલો ન ગમવામાં બે પાંચ જણા કોમ જ એટલે મહેનત કરું તો કઈ કરું નહીં હજી ધર્મ ને કોણ સમજત માં દેખો ધર્મ થઈ ગયો નથી પરિણા એને તો કેટલો એ બધા ગ્રસ્તો છે આની વખત પછી એની મેળો શાસ્ત્ર શિક્ષા મંત્રી એ મારાજા આપી એ પાના ફેરવી નવાર માં આપડે આ પાંચ લોક વાંચવા દસ લોક વાંચવા વાંચી લીધા કામ વાંચ્યા સમજવા હતું કેદી પાડે ભાઈ સારું છે ઊભા હોય ને એમાં હાથ ભરી જાય તેમ જવું પડે અને જો ઉભો થઈ નીકળી જાય તો કાલે પાછું વળી પાછું પાછું એટલે આપડે લાઈન છોડી ને નીકળી ન લેવું મજબા ને પડ્યા રહેવું એટલે કાલે તો નજીક થાય થોડું આ જન્મે જેટલું થાય એટલું કરે પછી બીજે જન્મ લાઈન માં થાય ભગવાન ધ્યાન માં કેવી રીતે કઈ મૂર્તિ મને મૂર્તિ ઉપર છે ઉડાડવા દે અને ક્યાં ખબર છે કોઈ કોઈ સાધુ નથી વાવો આમ હા એને ધારામાં પગારવા પડે બધા દોડવા પડે જરાકરી નાખે ત્યાર પછી કપાસિયા વાય બીજું અનાજ વાવે એમ કપાસિયા માયા હરખીન ભગવાન એ હરખાન આવો જાઓ ખાવ પીઓ રાખે રાખ રખાવટ આટા માં પડ્યો એ કેવી રીતે નિર્ગુણ થાય કેવી રીતે બહાર આવે અને બહુ જ કાલ કરે તો સત્સંગ ના બહુ કાલ જયારે સત્સંગ કરે ત્યારે સંક્ષય માટે સત્સંગ સત્સંગ એટલે ભેવું રહેવું એ સત્સંગ નથી અને સત્સંગ કરવો એનો કરવો એ પોતાની બુદ્ધિ નું કામ છે એ કાંઈ બીજા નું કામ નથી માની લીધા મોટા એમ મોટા થાય ગુરુ કરી દેવો ને હવે ક્યાંથી આવ્યું સ્વામી નારાયણ આય નમો નમસ્તે નમો નમસ્તે ભગવાન મસ્ત રાતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત કષ્ટ રૂપ ને ધારણ કરે છે અને જે કાર્ય ને નિમિત્ત જે દેહ ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે દ નો ભાર ઉતાર્યો તથા જીવોને જે આભિમાન રૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂચી રહ્યો હતો તેને કાઢીને કાઢવાના કાંટા રૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો આ પરિત્રાણ થય પરિત્રાણ આ સાધુ નામ એનો અર્થ જાણવાનો કે એના આત્મચેતન્યમાં જે કાટાનું દુખ હતું એનો કાટ વડેને ક પર ગયો તાપી શિતુ સ્તમમ એનો અર્થ શું હે ભાઈ ભાઈ એક લોક માય નો ટેલ યુ ગયો તાપી શિતુ સ્તમમ અલ્યા ભૂભારત છપીતો એનો અજહ ભગવાને જે શરીર થી આ પૃથ્વી નો ભાર ઉતાર જેમક એવા જે ભગવાન ખરો વિચાર ભગવાન જઈ જાય તેવાનું ત્યાં કરી દેવાનું કારણ અવતાર લીધા એ અવતાર એ આકૃતિ અને ભક્ત ના હૃદયમાં તૂટેલો કાંટો લાવી ના એને કાઢી નાખી દેહ્યાસજી ના છે એના જેવા કોઈ ના ન ચડે એવું ટૂંકમાં મૂક્યું હોય એને કયો ચાપી સીતુ સમમ ઈ સીતુ હું સમમ એ નિયામક છે એની કોઈલા નો આટો અને પોતાનો હવે ખરો ધ્યાન દેવાનું છે એમ આ બિચારા ને શીખવાડે છે કોણ જૂના સાધુ શીખવાડે હવે તો સાધુ જ ખબર નથી ધ્યાન શું કેવા હોય આને શીખવાડે કોણ આને શીખવાડે કોણ આને તો વીસ વર્ષ માં વળગાડી દીધા સાધુ કેવુ જમાડવા કરવા મજબૂત કાંટો કરે ખરે ખરો આ ત્યાગ કરવાનું કે ભગવાન નું ધ્યાન કરવું હોય વિચાર કર આપડે ત્યારે એ ભાવના થી જ આ પૂજા સેવા જે કરો એ ભાવના આઈ ની ગોઠવેલી ભાવના નવો કામ આવે પણ આઈ ભાવના છે એમાં આપણને મજા આવે કારણ કે આવડે રાખે એટલે આ ખાતા માં એ ઉમતા પડે એ તેલ ખાઈ કેવી રીતે આ તો દે નો ત્યાગ કરવું આવડ આપડે લાવી હવે આનો કાંટો નીકળે નહિ અને આનો ભગવાન ના માર્ગમાં તો તમે છોકરો નોખો ખાઢ કરો એથી બીજું કરો છું નોખો જઈને નબળું કામ કરે તો તમારી આબરૂ ને ધક્કો પહોંચાડે કઈ કેટલી મુશ્કેલીઓ નો કરી શકો ભાઈ પડે આ બે ત્યાગ કરીએ માથાને કુંટલી આકૃતિ છોડી દેવી પડે દયો ચાપી શીખું તમને ભગવાન છોડી દે અજ્ઞાન ને કાઢવું છે અને એ કાઢવા માટે ભગવાને તો કુલ લીધી છે એ સુડ થી ઓલા નો કાંટો નીકળે એનો નીકળે બધા એ નારાયણ મુનિ અને સહલાન ત્યાં સુધી તો રમાન સ્વામી છતાં જય નરસિંહ કેતા સિયા કેતા સીતારામ કેતા જેમ જેને ઠીક મળે એમ ભજન કરતા ભગવાન ને કંટ્રોલ કર્યું સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ કોણ એનું નામ નું સ્વામીનારાયણ સ્વામિનારાયણ નામ તો આવડાવ દુનિયા આખી માં જગ્યા બાંધે ને બાપુ ની જગ્યા નાખે છો કઈ ગુરુ નું નામ રાખે આજ હું એમાં ખુટી સ્વામીનારાયણ પોતાનું નામ જ નહી હું કોણ હું નહિ જે દેહ ધર્યો એ હું નહીં એમાં આવી જાય આજની વાત આખું ભગવાન જેવો નહી ને ગાય ભજન કરાયું સ્વામીનારાયણ માં પોતાનું નામ જ્યાં સ્વામિનારાયણ લોહી લખ્યું અને ઉપનિષદો માં જે ગાયું ને જે ઉપનિષદ માં એક નારાયણ એ પણ એ નારાયણ છે પણ સ્વામી છે એટલે ઇયામત છે કંટ્રોલર કંટ્રોલ પાછો બીજો નહિ પણ કૃષ્ણ નો એને બિચારા ને ખબર શું પડે ભજન માં ધ્યાનમાં સ્વામિનારાયણ આચાર છે ધ્યાનમાં સ્વામિનારાયણ આચાર છે ઘનશ્યામ કે કોઈ નામ નથી રે કારણ કે સ્વામિનારાયણ એટલે જે વેદો જેને ગાય છે એનું ભજન કરાયું હતું અજ્ઞાની જીવન આપડે અજિન થઈ કોઈ આમાં આમંતર નથી આના કાંટા નીકળે કેમ એ જ કાંટો રાખી મૂકે કાંટો ખાઈ કાંટો હંગરી રાખવાનો એમ સ્વામિનારાયણ હવે સ્વામિનારાયણ કોણ થયા દર્શને જાઓ જાત્રો એ જાઓ એ દેખાવા જોઈએ આવા એક ભગવાન થઈ જવું છે એને અત્યારે આવું રૂપ થયું મને આ દર્શન આપે છે એ ધ્યાન કરવા એવું દર્શન આના થાય છે અને ધ્યાન ઓલ્યાનું છે એ દર્શન થાય એમાં વૃત્તિ બદલી જાવી જોઈએ એની અંદર આ ચૈતન્ય મૂર્તિ જે સ્વામિનારાયણ એ હા જયારે આપણે એને ભૂલી જઈએ આપણે સમજુ ની વાત છે બધા મધ્યના શહેરના માં કહ્યું છે મારા ગૃહ સ્વરૂપ બધું મળી હવે આમાં કોઈ શાસ્ત્રો વિરોધ નો કરે શાસ્ત્રો સનાતન ધર્મ છે આ તો કલ્પિત પાસે અને આ સમજ્યા આ સનાતન આ રામ પંથ જૂનો કહેવાય એને જૂનું નવું થઈ ગયું પેલા આપડે મારા છતાંય જતા કે નવો પંથ એટલે નવો પંથ નો લેવાય જૂનો હારો કે પણ હવે થાય શું એ કઈ મનાવાય નઈ એટલી બુદ્ધિ થશે હા એ કાંટા હોય જાય બીજી ગયો ચાપી શીખું સમમ એ બધું છોડવા દેવું પણ હવે બહુ ધા માનવી સમજી ન શકે એટલે અમે આવું જીવું જ્ઞાન દેવાયે નહી કઠણ એ કરતા જ્યાં જેમ નજીક માં લેજો ને બુદ્ધિ વેદ ને જણાઈએ તો કર્મ સંઘે નામ આ જગત અજ્ઞાની છે એને ભેદ માં જોવા નાખવા બુદ્ધિ વેદ એની બુદ્ધિ પકડી શકે ને આપણે એમાં જોડે સ્વામી નારાયણ હવે ભાઈઓ તમામ જોશીભાઈ મોડે આવ્યા હું કરી કાલ નું ત્યાર મેં કહ્યું પતિ ધ્યાન કરે છે ને તો કેમ કરજો કરાજ ની મૂર્તિ ને કેમ ધારે તો કામ ધારો ચરણ ના તળિયા વજન માં પેલી વૃત્તિ સ્થિર કરવી અને પછી આ કરવી જો કરવા ને માટે છે અને પછી ઓલિયા માં બેસી જવાનું હું તમારા હાથો મહેનત કરું તમે આમાં બે પાંચ જણા દેખાતા હો ને કેવું કેવું ને ગુણદન સ્વામી ને કોકે કહ્યું સ્વામી આવી મોટી વાત આમાં કોણ સમજે તમને મેહનત પડે આવી ગયું પણ કેવા જેવી વિશે ને એ મેહનત પડે તોય કેવી પણ હમજે કોણ પણ અમે નક્કી કરી રહી છું સમજ પાત્ર પાત્ર હવે એને ખોલવા જાય માટે સમજ પાત્ર બીજું કઈ મોટા એટલા સાધુઓ કઈ કાંટો હું કેવાય કાંટો બોલો ને જેવું આવડે હું બોલી આમ ક્યાં આપણું રાજભું જાય શરીર ના ભાવ છે એ કાંટો શરીર ના ભાવ કે ના શરીર નો ભાવ બોલીએ ને તો ઉલન નો લાગુ પડે શરીર ભગવાને થાય અને આપણી તો વાસના છે શરીર છે અને વાસના છે અને વાસના રૂપી કાઢો નિમિત્ર અવજાનંદ માનુષી ધનુમાસ્મ પરમ ભાવમ અજાનંદો મમ ભૂત મહેશ્વર જોય અવજાન મામ મૂઢ માનુષી ધનુમાશ્રિદમ મને ઓ શકતા નથી પડદો ધર્યો પણ એને મોહ થી નથી ધર્યો હું એવો ને એવો એને દેખા બે પડદા આડા બીજા ને એમાં એ બિચારો પરમ ભાવ અજાનંદ જે હું કોણ છું મારા પર એ નહી ક્યાંથી જાણે મારો પ્રભાવ તો મમભૂત મહેશ્વરમ આનંદ ગોદી બ્રહ્માંડ અંદર જે કાંઈ દેખાય એનો બધા મહેશ્વર ઈશ્વર નહીં હોશ્વરો તો બીજા છે એટલે મહેશ્વરમ કહ્યું છે આમ બરાબે આ બેહોને સનાતન શાસ્ત્રો અને સ્વામિનારાયણ એ કોઈથી જુદા પડ્યા સ્વામીનારાય ને સમજવા બેહો આજ એ છે સનાતન પણ સમજવાની બુદ્ધિ ના હોય સમજવા બેસતું નથી કૃષ્ણ પંથે પંથી અને આ પંથ આપણા જેવા આવ્યા આપણે પાછા મૂર્ખ સિંહ એને સમજાવી નથી પંખી થઈ ગયા હા પંખી થઈ ગયા પંથી આપણે પંથે થઈ ગયા બધા જીવ નું કલ્યાણ કેમ થાય તો ખાસ થાય એવું સર્વોપરી આજે વાંચું છું આ સંપ્રદાય વિશ્વ ધર્મ થઈ શકે એવો છે વિશ્વ ધર્મ કોઈની મારો ભાવ તો હું જે બી ભૂલતો ને ત્યાંથી મનાવ પછી આ પંથ તરીકે આ ધર્મ હું આવ્યું અને એનો સાધુ થયો છું આ તો બધી ટૂંકી વાત આ અમારા આચાર્ય છે આ અમારા સાધુ છે ને આ અમારા મંદિર છે આ બધી સમજણ કાંટા છે જે સમજવું છે એમાં આવરણરૂપ થઈ પડે છે આ બધું પણ એ બધા સમજેલી એટલે એને માટે ઈ બરાબર છે કે એને બોલે ને એટલા ઈ હાર પાછા વળવા જઈ બોલે તો નોલે શું થશે જો વર્તન એક દિવસ આપશે ને એને એમ જણાયો તારા સિવાય ખોટું કરેલી મહારાજ હે મહારાજ જે તે અવતાર ના ભક્તો ને તેના ધ્યાને કરી ને સદાકાર થાય ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ ये बात ये जो फेर जारे केशो जे, भगवान रूप छे, तो कही भगवान तो सच्चिदान रूप है तो जार। नहीं अत्यार विचारकृति मोको ध्यान केव रीते थे ध्यान एट्लू ध्यान करो सदरूप थे એ તમે આવા કૃતિનું ધ્યાન કર્યું કે ચિત્ર એટલે એનો છેદ ઉડાડવો પડે એ ધાતુ નથી ભાષણ નથી ચિત્ર નથી સચિદાનંદ રૂપી મૂર્તિ થઈ એ દ્રષ્ટિએ દર્શન કરો જયારે તમે એનો સંગ કર્યો એટલે તમે પાછા ત્યાં લગી આકૃતિ તો માર્યા ની એટલે તમે માહિત રૂપમાં રોકાઈ જાઓ આકૃતિ એ હાચી પણ સચીત ને આનંદમય એની આકૃતિ છે એ રૂપે દર્શન કરો નિરાકર પ્રભુ નહીં એમ નઈ બે સ્વરૂપ છે ને અન્વય ના વ્યન્વય નિરાકર અને વ્યતિરેક છે એ સચિદાન એને આ કારણ કે એવું છે જગત માંથી પાછી વૃત્તિ વાળી ભગવાન માં તેને દેખાય આ ધર્મ ચલાવવાની વાત નથી આ તો હું કોણ છું અને એનાથી દૂર ફેંકાઈ ગયો છું હવે ત્યાં કેમ ધેવું થવાય આ એની વાત છે આ બધી આનો છેદ મૂર્તિ નો ઉડાડવો પડે ભાઈ ત્યારે આપણે આજે છેદ ઉડાડવા સીધી કેવી રીતે છેદ ઉડાડો આંખ ફેરવવી જોઈએ આપણે થઈ જાય બધા શબ્દો તમે ગીતાના મેળવો ને એકરૂપ ના અને વચનામાં આખું તમે વાંચો તો એ ભાવ જ આવી નો ઉભો રહે છે આ સ્વામિનારાયણ ધર્મ ખૂણા નથી थी। ना तो ना थी थी। नहीं थी भगवान तो सचिदानंद रूप हैमी को सूर्य जो प्रकाश है अने कोटी कामदेव ने लज्जा पड़े भगवान रूपाटी ब्रह्मांड राजाधिराज सर्वना अंतरियामी अतिशय सुख स्वरूप आग अन्त रूपवान स्त्रीओ ने जोया नु सुख એક ગામ માં શ્રાવણ મહિનો પૂજી ગયોગ હું ભરજી રાવણ મહિનો છે પુણ્ય પરવણી કહેવાય પુસ્તક લઈને આવ્યો છું ભાગવત પાણી કરી પૂજા કરાવે ગામડામાં તો કોક દાણા લાવે કોક પાણી પૈસો મૂકે એમ કરે આલ્યુ બરાબર ઓચિંદા કોક આવ્યો બેઠો પણ હડો વાંચન એ માલી માં થડક તડક થાય તો ભણેલો હશે ને તો મારી ભૂલ કરશે બે જાણી કઈ શંકા હોય તો કહેજો શંકા કઈ નથી આ તમે વચમાં શબ્દ બોલ્યા એનો સમાસ શો થાય છે મારે માટે તમે બધાય હા પાડી પણ એ કે છે કે મારો સમાજ પાસે બધાય તમારી ઈચ્છા બાપા પેલા આવી છે ક્ગ માં આ ધર્મ ગુરુ ઓછે એવું ગોઠવી કાઢ્યું છે ને આ વિચારા એમ ના છે આલોક પરલોક સંબંધિત જે વિષય ના સુખ તે ભગવાન ની મૂર્તિ ના સુખ આગળ ભગવાન નું સ્વરૂપ છે આપડે કથા કરી લેવા તું કરીએ ને હવે બોલો જો ક્યાં મેળા આવે ક્યાં મેળા ખબર હોય સેવા સેવા चतुर्भुज वर्ता चतुर्भुज अष्टभुजु तो यो मे भूजावी होके मूर्ति भगवानी सरस પણ કઈ તે ભગવાન મથ કચ્છ વડાધિક રૂપ ને તથા રામકૃષ્ણ રૂપ ને કોઈક કાર્ય ને અર્થે ધારણ કરે છે अवतारण भगवान अन्त ऐश्वर्यत शक्ति सहित मस्त करता रूप ने धारण करे अपने ભગવાન ના કટકા થતા હશે અને આજ વાત ના સંતો હોય પણ એને એમ કેવા માંગતો દેખાયું મોટા સંતો એના શબ્દો બહુ જ મર્યાદિત હોય આવડા જડતાથી બોલે એવું ન બોલ્યા હોય ન બોલ્યા હોય આવ્ય નિમિત્તે જે દેહ નો ધારણ કર્યું હોય એ કાર્ય થઈ રહે છે ત્યારે દેહ નો ત્યાગ પણ કરે છે જો એવા જ હોય તો ત્યાગ ઉકમ કરે આપડે આપણા દેહ ને કરીએ છીએ ને પાડી દેવાય છે ભાઈ દેને ભગવાન મરી દેહ ને કે એક તમે ત્યાગ કરે ભાગવત માં કહ્યું છે જેમાન રૂપ ચૈતન્યમાં કાંટો ખોચી રહ્યો હતો તેને કાઢીને તે કાઢવાના કાંટા રૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો ત્યાગ કર્યો હવે એને કાયમ તમે રાખો કેવી રીતે ધ્યાન સિદ્ધ થાય અને રાક્ષસ મારવાને મારવા ભગવાને અર્થે રૂપ નૃસિંહ અને પછી તે કાર્ય ને કરીને પછી તે દેહ નો ત્યાગ કરવાની ઈચ્છા પણ તે સિને કોણ મારે પછી પોતાની કાળ રૂપ શિવ અને નરસિંહ નહીં આ શિવ કેટલા પગવા આવે કોઈ ન આવે બે જ કરીને શિવ સર મહાદેવ થયા અને નરસિંહજી એ દેહ મુહ શીલા થઈ શીલા થઈ માટે ચિત્રામણ માં જ્યાં જ્યાં મત્સ્ય કુરમાજી ભગવાન ના અવતાર ના ચિત્રામણ કરે છે चिन्ह सहित भगवानी मूर्ति ने लखे तो जो भगवान रूप अनादिवे श्री कृष्ण भगवान प्रथम जन्म समय मसुदेव देवकी ने चतुर्भुज रूपे दर्शन दीद्र विश्व मुर्ते अर्जुन चतुर्भुज चतुर रूप देखता यादवी हेठ श्री कृष्ण भगवान बैठा था यह समय उद्धव जी ए तथा मैत्री ऋषि ભગવાન નું રૂપ ચતુર્ભુજ શંખ ચક્ર ગા પદમ પિતાંબર સહિત કરવા અને શ્રી કૃષ્ણ ભગવાન તો શ્યામ હતા રૂપ તો ખોટી કામ ને લજા એવું કહ્યું છે માટે એવા મનુષ્ય જેવા જણાય છે भगवान उड़ाड़ी आवना करता करता एक दिवस आगवान તે જ આપી દે તમે જે રીતે જોઈ શકો અને ભાવના છે એવું ભગવાન માલિવ દર્શન આપે છે એ ભગવાન વિશે દેખાતો એ તો એ ભગવાન એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે છે દેખાવ માટે જેને ભગવાન નો નિશ્ચય હોય તે તો એમ સમજે જે ગોલોક વૈકુઠ શીપ બ્રહ્મપુરા એ ધામ ના જે ઐશ્વર્ય સમૃદ્ધિ તથા પાર્ષદ લેણે સહિત એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા લક્ષ્મી આદિ છે એવા પરમ ભાવે સહિત ભગવાન ભગવાન ગીતા માં કહ્યું છે અવજાનૂ માનુ સિમ તનુ માહેશ્વરમ માટે જે મૂઢ છે ભગવાન ના એવા પરમ ભાવને ને જાણ્યા વિના ભગવાન પોતાના જેવા મનુષ્ય ભાવ ને પલટે છે મનુષ્ય ભાવ છે તો કામ ક્રોધ લોભ મોહ મદ મર આશા કૃષ્ણ ઇત્યાદિ માટે એવા ભાવ નો પર જે હોય તેને ભગવાન ના જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાતો છે અને એ જરૂર સત્સંગમાંથી પડશે મનુષ્ય ભાવ ને ટાળીને દેવ ભાવ લાવવો પછી બ્રહ્માદિત નો ભાવ લાવવો પછી પ્રધાન પુરુષ ભાવ આવે પછી પ્રકૃતિ પુરુષ ભાવ આવે પછી અક્ષર ભાવ આવે પછી અક્ષરા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે ભગવાન ના ચરિત્ર દેખી પ્રથમ તો દેવ ભાવ આવ્યો પછી ગર્ગાચાર્ય ના ને સાંભળીને નારાયણ નો ભાવ આવ્યો પછી એમ કહ્યું છે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે અક્ષરધામ દેખાડ્યું એવી રીતે ભગવાન જેવામી નાની અક્ષરધામ આપનું કોણ હવે કલ્પના આ પેલી પેલી કલ્પના છે ને સિદ્ધિ જ છે પણ પેલી આવી સિદ્ધિ ની તૈયારી કરવી જોઈએ સતિદાન છે સચિદાનંદ એટલે નિરાકર એવો અર્થ નથી સત એટલે કોઈ કાળમાં એનો ફેરફાર થાય એક ના એકવાય કાળમાં ફેરફાર થાય એવી માયાવત માયા અજનમાં એનું કાર્ય એટલે સત કહેવામાં માયા થઈ જાય આત્મા થઈ જાય લઈ ચૈત ચૈત્ય છે આનંદ અને આત્મા છે એ મર્યાદિત આનંદ માં સાથે જ નથી એટલે એ ત્રણેય શબ્દ એમ લઘુ ભગવાન અલગ રહ્યા તો વિકાસ પામે સત્વરૂપ જ કહેવાય કોઈ બી નાશ ન પામે અને પછી આ સૃષ્ટિ માં આવી જળ દેખાય અને મનુષ્ય બાળ સહિત દેખતો હતો પછી જયારે નિશ્ચય થયો ત્યારે દેવી વાળા સહિત દર્શન કર્યું જયારે એને નિશ્ચય થયો જાણો અને જયારે ભગવાન દિવ્ય ભાવ ના સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય અને ગુણ અવગુણ લીધા કરે છે જે આની પક્ષ રાખે છે અમારો પક્ષ રાખતા નથી ભાવ આવી ગયો એને જપાસવા જવું गुण अवगुण पर विमुक्त भगवान ने विषय तो मनुष्यवाओ न पलटवो અને ભગવાન નામ ભક્ત ને વિશે પણ મનુષ્ય ભાવ ના પર ભક્ત થઈને જયારે ઉભો પછી એમાં મનુષ્ય ભાવ ન કરીની પ્રવૃતિ માં આજે બધાય આપણને પગ્ય લાગે શું પગેલું આપડે ખુ આપડે ખવા જોઈએ જોવું જોઈએ પણ એનો એ જો ટોકે તો સાધુ થયો આમાં તારત ને તાર આ તો કેટલું જાય સમજણતું નથી એવા આંધળા લુલાજ રહે છે નથી રહેતા કે તો સર્વ મનુષ્ય પણ ભાવ છે અને તેને મૂકીને દિવ્ય રૂપ થાય છે બ્રહ્મરૂપ થાય છે માટે હરિના ભક્ત વિશે મનુષ્ય ભાવ ના પરઠાય તો પરમેશ્વર કેમ પરઠાય અને આ જે વાત છે આજ સમજો તો એટલી સમજવી છે અને સુજે તો સો વર્ષે કરી સમજો તો એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટક્યો નથી ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો જો આ સાધુ ના સાંભળ ની પ્રવૃતિ હતી આપણી પેલી એક ના ખેતર કે કુએ આવું છે ને આ વાત ના પડે ત્યાં બેસી ના ફિરા કરે ભગવાન મેમી ખેતર વડા થયા છે એનું આ વચન અમારું જ નથી આગળ દીરપંચ વિષયનું પાણી આવતું હોય એ બધું અને મારીમાં જોયું છે કુના ગુણા લે પોતા દાંત નો એટલે ખવાય નઈ પણ એ ઠાકોરજી નું મહિમા જાણી ઠાકોરજી ને પધરાવી આમ બરાબર ધરે એની આ વાત છે રાજકોટ માં બહુ હતો સજાની મહેમાનગીરી એક વાર કરવી જોઈએ ભેલા બે નહીં કરવાનું છે તેને નિત્ય પ્રત્યે દિવસ માં કરવી એમ અમારી આજ્ઞા છે ભૂલશો માં જરૂર ભૂલશો માન્યો એમ કહીને શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત ને જય સ્વામિનારાયણ કહીને હસતા થતા પોતાના ઉતારે પધાર્યા જો આ વચ્ચે આવ્યો છો એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત અવતાર ના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવ અતિશય દ્રઢતા કરતા હવા નીતિ વચનામૃતમ એવી રીતે લોહા નું અઢારમું વચનામૃતમ જે તે થયું